બેન પટેલ છે આપડે ના માનીશ કે ગોંડલ ના ગોંડલ ના રહીશ ગોંડલ ના પરસોત્તમદાસજી મોટા મોટા આપી દોગે છે સિનેમા ના થિયેટર ના માલિક હતા ત્યાં ગયા જતા ને હા તે કાકા તો મસ્ત બાર ની વાત કરું આજે દર્શન થયા દસ વર્ષ થી દાદા ભગવાન ની મારા બધું ચાલીસ રોજ ઠીક છે આજે દર્શન થયા મારું કામ કરીને પછી છોકરા છોકરા બધું લાગે પાડીને આયા ક્યાં રાખે છે પેડા દીખાઈ ગયા તારે પેદા ખાઈ ને લાગે પાડી લાગ મારું છું છોકરા બધા પચાસ હજાર થયા હતા છોકરા દસ હજાર છોકરા મોટા બધા ગ્રેજ્યુએટ થયેલા કર ના કરે મેલીપ થાય કરવાનું ભટક ભટક કરે બે તો કઈ બોલતો નથી આ તાળી પડી ગઈ બિલકુલ ના કઈ બોલ બોલ તુજતા ફેર કે આ તો ભગવાન હે ભગવાન કે આ બનાવી તુઈ કરી છે તું કે આ કઈ સા બનાવી આ ઓર તો હે બોના મસુરયા હે તો બિગિનિંગ તો થઈ જ એમ પણ બિગિનિંગ અનાદિ અનંતેરલાસ્ટિંગ જગત કોઈ ક્રિએટર ની જરૂર જ નથી ક્રિએટર ની જરૂર જ નથી God has not this મારું ભગવાન ના પાડે સાચું ક્યાં નહિ તને આવું કોણ શીખવાયું ભગવાન બનાવી जाये तो बताओ हो व्याख्यान आप भगवान तमने जीवन आपे उपति मान्यू के, के, के भगवान, भगवान बना તમારું જીવન કર્મો બંધ કરી દો તો શું થાવ શું કર્મ કરો છો ઘણા કર્મો થાય છે રોજે શું કરો છો ખીચડી કડી કરેલા ના ના શું કામ કર્યું કોઈ પછી કામ કર્યું છે આજે શું કામ કર્યું હાઈવે નું રોડ ની ડિઝાઇનો બનાવી કાગર હતો પેન્સિલ હતી બનાવો અત્યારે કર્મ કોણ નામ કેવાય કોઈ ચીજ ના હોય તારે કર્મ કેવાય ને પદ્માસન જોયેલું પદ્માસન જોયેલું નહી તમે જોયું ને એ પદ્માસન વાળીને જવાન કરવા બે કેમ આ ધ્યાન કરતા નથી ત્યાં કદી બોલ્યા નહિ આમ કરવા મને એ શું કેવા માંગે છે સમજ પડે કરતા પણ સ્વતંત્ર હોય કેવું હોય બીજી ચીજો હેલ્પ કરે રિલેટિવ એ ના થાય એ ના થાય એ ભોગતા પદ છે શું છે એ કયું પદ છે અને આપણા ભોગવ્યા તારીખે હું કરું છું આમાં હું સંદાજે સંદાસ જવાની કોઈ બિજામ કરું ડે જો નહીં સંદાસન શક્તિ હોય તો કઈ બને આપડી નથી એ શક્તિ ક્યારે ખબર પડે અટકે ત્યારે ખબર પડે એટલે ડોક્ટરો મેં કહ્યું ત્યાં ડોક્ટરો પછી આ વાત સાચી તો ઊંઘવાની શક્તિ ગયું તાર એ જ ના હોતા ખબર પડે આ શક્તિ કઈ શક્તિ તમારી એ કો જ્ઞાન જ્ઞાન જ્ઞાન નહીં જ્ઞાન જ્ઞાન કરવા નહી જ્ઞાન કરે બુદ્ધિ હોય તો થાય પણ આવે જ્ઞાન કરે શ્રી રીતે એની ભાષા આવડતી ના હોય બુદ્ધિ બધી એમાં એટલે જેને ધીરે વસ્તુ બીજી વસ્તુ ભાઈ હેલ્પ કરે છે એ વસ્તુ એના કર્તા નથી પણ એના ભોગતા જ છીએ કરતા ગયું સ્ટેશન પાસે બહુ મારું થયું હારા ગયા થયા તું એમને કહું નથી હરણવાળા હગાર્યા થયા પાંચ આપણે ચાર પાંચ જઈશું એટલે પાંચ જણ ત્યાં ગયેલ તારા હગાર ત્યાં આવો પથારો નામ સફા સાહેબ બહાર તો ભાઈ મનમાં શું થાય અત્યાર કે છી બોલાવ્યો છે વિનય વપરાયો વિવેક વપરાયો તે બધું છે તે ભોગતા પણ પેલા ને પુણ્ય વપરાયું પેલા પુણ્ય હોય આપણને ભેગા થઈ જાય તો આપડે તે ગયા હોય નાખો બોલતો હોય ચંદુ ગોળતા એ કોણ છે ત્યારે અગત્ય પડી ગયા ફરી પાછું આગળ શું કરે જો આબુ માં જ પણ શું પણ બોલ ને ચા ચાલે મળે નહી શું તું શું કહું અત્યારે ચાર ચંદુભાઈ કહીએ છીએ ચાર ચંદ્ર પાસે આપું હજુ ભાઈ ના હજુ ભાઈ ભાઈ આ નાખું ભાઈ આપણને અહીં સુધારો શું કહ્યું એવું વિચાર આવી ગયો અને મનમાં આવી ગયો ભાઈ અત્યારે કઈ કિમા તો અમારે કરવું શું તક ના એનું પ્રતિબંધ કરો હે દાદા ભગવાન અમે માફી માંગીએ આવું ફરી નહીં કરીએ અત્યારે આવ્યા છે એમની સેવા કરવાની મન તક આપો શું કહ્યું તો પછી તમે કે એને પછી બગાવી એવું સુધાર્યા છે વાત કરતી મારાજ કહ્યું કે રાય પ્રતિરોધ કરજો રોજ કે છે શું કે એક મન માં નામ હતું કેસરી એના નામ કાય છે મારું નામ નહીં પ્રકરણ કરજો થઈ ગયા બધું એટલે આ પ્રતિક્રતિકરણ કેમ કે કોણ કરે છે આજે કરતો જ નથી હું કરવા જોઈએ તો આપડે ચોખ્ખો કરવો જોઈએ તમે પ્રતિ કેટલા કરો છો દોઢ ની સાથે આપડે તો એવો કાઢો કેવો છે તમે શૂટ ઓન સાહેબ કે ગયો પ્રતિમાન કે દૂધ ને બાર કલાક રાખીએ એમને પડી જવા દે દહી ના થઈ જાય પછી ચાલુ દઈ કદાચ પાછું નહીં તો થઈ ગયું દે સિંધુ ટી ગણું કર્યા નીકળ્યા દઈ તો જ એટલે શૂટ ઓન સાઈડ છે કેવું છે કેવું હા તમે અમને અમે જાગૃતિ આપી છે ચોવીસે કલાક જાગૃતિ એટલે તમારા દોસ્ત હતા ખબર પડશે કે આ દોસ્ત સાઈડ કર્યો કે પછી લેવાનું ખબર ને એ થોડું કેમ રહી ગયું છે એટલે તમે જાય ખોળો છો શૂટ ઓન સાઈડ કરવાનું ખબર ને દોસ્ત હતા હાથે જ પ્રતિક્રમણ તો મુખ્ય વસ્તુ છે અતિક્રમણ થી જગત ઉભું થયું છે અને પ્રતિક્રમણ થી જગત બંધ થઈ જશે ક્યાં ઉભું થયેલું છે અતિક્રમણ છે એનાથી જગત ઉભું થઈ અને પ્રતિક્રમણ થી બંધ થઈ જશે પેલા સેકન્ડ કરાવે સર અમદાવાદ માં ધર્મ જયંતિ ઉજવવાની છે કિત્યોતરમી છવ્વીસમી છવ્વીસ નવેમ્બર પપ્પા લગ્જે અંગાળે તમે બોલાવો દાદા ભગવાન થઈ જાય છે તો એને માફ કરી દે છો ના દાદા જ્ઞાન ની ગમત મારાથી મને એવું ધારું લખવા એવું લાગ્યું ઉપર ઉપર ઉપર એક ને આપણે જાણીએ ખરા એકવાર ટીક ગેરંટી દે છે થાકી ઠીક છે તો આપણે યમસ તો એટલે બટન જણાય ભાઈ આપના બોલ પણ એમાં આવું છે હા છે આમ કોઈ ખાતો કદાચ અવિવેકની મસ્કરી થઈ છે ને મસ્કરી નથી એ એ મસ્કરી ન કરે અચ્છા ચાલો જાય કે ત્યાં બચાય થાય એટલે માફી માંગો આપણે સર અને આમ કોણ જીવ માત્ર ના ના દારૂ પીધો એટલે વડાપ્રધાન શું બોલો વડાપ્રધાન દારૂ પીધો અને તેથી હું પેલા આફ્રિકન દીદી છું એવું બોલે માની પોતે અજમેર ના શ્રીમાણી માણિયા શ્રીમાની કહેવાની શ્રીમાળી તમારે નામ નટુભાઈ પટેલ ખરેખર તમે શું છે જાળવું નહી પડે કે ચાલ પોલમ પોલ કે ચાલશે આવું અનંત ભાઈઓને કઈ આગળ આવો ને આ ભાઈઓને બધા આવો ને આગળ આવો સારું કરશે વધો નથી હું આપડે દેશમાં છું આપડે દેશી છું એટલે ઠીક છે મારે પૂછ્યું છે વાતચીત કરી શકાય સર ને ડિગ્રી હૈ તો ઉપાધિ આપી નહીં તો ખુદ હૈયા કોઈ ગલતી બોલો તો આપ્યાલ નહી ખ્યાલ હોય આપણા ચોક્કસ ખુદ સમજ ગયા નહી તો ફર સવાલ વર્લ્ડ કસને બનાયા દુનિયા ભગવાનને કાલ મેટ ડેટ તો ખબર લાયા કે ભગવાનને બનાયા સુન કે બોલતા કે ખુદને તલા છે કે ગોડ ઇઝ ક્રિએટેડ તો અબધ માણસો ખોટું છે by christian view point by indian view point by muslim view point not by fact this is a view point not fact let's look can the wrong person गाड़ी created correct by relative view point that is that is you point only not real view point by real world is not caged of this world at all only scientific circumstances are evidence તું જાતે ના દેખાય લૌકિક બાગવા જગત બનાૌકિક અલૌકિક નહીં જાનના વિચાર અલૌકિક જાનના અલૌકિક પઝલ તો પઝલ હોય विज्ञान से बदल हो गया है क्या हो गया है विज्ञान से भगवान भी है दूसरी चीजों भी है सब चीज है और भगवान ये विज्ञान से ऐसा हो गया है आप समझवाए न तो आप खूब कौन है से नहीं मालूम है बोला नहीं विचार करके समझ जाने का अगर मैं खूब कौन हूं तो हम बता देगा आपको बोलना नहीं रियलाइज से नहीं चलेगा शब् से चलेगा तुम्हें ऐसा है तो क्या इसमें हो गया दारू चल गया तो ऐसी है राधी नहीं होना चाहिए और रियलाइज होना चाहिए जागृति होना चाहिए कम्प्लीट जागृति होना चाहिए अभी तो नींद अभी तो खुली आंखते नींद लेता है पर आप नहीं लेता है आखा वह खुल्ली आंखते ओपन आंखते नींद लेता है જાગૃતિ હોય છે આખા હબડા નહી ના કમતી એક કહેતી બીજી વાત આવડે લૌકિક વાતય આવડે છે અલૌકિક કરી છે કે ત્યાં અલૌકી કરીશ લૌકી કરેલ લૌકિક બાત અલૌકી વિચાર लोकी भी हम जारता है था था। और आपने सुना है। है नहीं कभी <coughs> <coughs> <coughs> भैया आई से से कर है आओ सके <coughs> बता क्यों आपसे તમે મને ગાય પણ હું ગાડી પાસે પ્રેમ હતો શું ગાપુ ને એટલે તમારું બધું આ જાણવા માટે કરવાનું છે આ પધલ થઈ ગયેલું છે આ વિજ્ઞાન થી આ પદલ થઈ ગયું છે અને આ પગલ પદલ ઉભા થાય છે આખું કોઈ દિન હોતા આખા દિન પધલ હોતા નહી છે તભાર બદલ થાય છે પધલ થઈ ગયું છે એમાંથી દરેક પધલ ઉભા થયા કરે છે માણસ થી મુજાયા કરે છે અને તે તમે ક્યાં સાધુ સંન્યા છે બધા મોજાયા કરે છે ज्यादी आ पद सोल्व न थाय त्याण कोई साधु संज्ञान कपड़ा बदमा कॉल्व थी सके खोल खोल करोल्विजान आंतरिक विज्ञान एक बाक्य विज्ञान जो भौतिक विज्ञान है आंतरिक विज्ञान अध्यात्म विज्ञान है तो जाते जांच नहीं क्या चलेगा ઘડ્યા કરો ને પછી પતિ આવતો બહુ બગડશે નહી બધું બગડશે શું નામ તમારું ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર તો તમને ભૂપેન્દ્ર નથી અસર થાય કે ના થાય ના કરોક કરો નકાય માનસિક મન પર એટેક થઈ ગયો નહી કોઈ પણ એટેક નકમો નહીં જાય માટે એટેક લાયક થાય છે તારી તમે પછી ખરી તે હમણાં એટેક ના કરે તો સારું એવું લાગે છે ને એક સાથે લેવડે તમારી પાસે વીકનેસ છે ખાલી તમે કેવી રીતે એન મેરેજ તમારે ના કર્યા થઈ જાય ને એટલે હું પોતે દાદા ભગવાન નથી દાદા ભગવાન થોડી રાહ દઈકનેસ કે બધી કાઢી નથી બધી કાઢી હતી કે આ પીડી ધાતુ કે એની ફરું કરવું છે આ પીડી ધાતુ કોઈ નીકળ્યા કઈ વાત તો ના ગમે તો કઈ કહેજો હા બોલતા હોય પછી હું તમને તમે એ સમજાઈશ મેં મારી વાત ના ગમે તો એને કેવી રીતે એને તમને માં સમજાય સમજબો ને કોઈ કોઈને નાય પણ કરી જાય જો બધાની પ્રકૃતિ એક સરખી નથી હોતી નહીં તો મારી વાત એટલે આ કોલ બોલે છે એવું ધારો સાહેબ હા તો દાદા ભગવાન બોલે તો હું અહીંથી ઉઠી ને તો આપણે એવું જ બોલે મારા એવું જ અહી ઉઠી જવું ને મારા જેવું બોલે સમજતા બહુ વાર લાગશે તમાર વિજમ છે એટલે હું બોલું છું છે શું છે આ થોડું ત્યાં શું હે પોન જેટલા પ્રમાણ નતું હતું હોય હોય અને આ મા સમજે ને એટલે આ કોણ બોલે છે આ રસ્તા ઓલ્યા પ્રેકર છે શ્રોતા તમે છો હું નાતા છું શું થઈ રહ્યું છે એટલે આ ચેકર આપડી સમજ માં આવી જાય બધા કે છે પણ તમને તો મનમાં એમ લાગે ને કા બોલ્યો કા થયું એવું નથી થતું તમારે ના બોલવું તો બોલી જાય છે એવું નહીં થતું પછી ધ્યાનમાં હોય બોલ બોલ નહી થતું કાલે છે અને એમાં આ તો કોન્શિયસ માઇન્ડ થી બોલ કે છે કોણ બોલી રહ્યું છે આપણાની હાજરીથી પણ એ બધું આગળ પર સમજાય આ તો આપણે વાત તમે સમજી લો તો આપણે અમે તમે આ રિયલાઈઝ કરી આપીએ શું કહ્યું આજ જતો એટલો જ છે આપડો વાત આ તો સમજતા નથી પાણી માં ગયો ગમી વાત નથી કારણ કે આ વાત કેવી છે કે એક અથવા આત્મા કબૂલ કરવો જ વાત છે કેવી છે અને ન કરો તો તમારો આડે જ છે હું સમજી દઉં શું કયું તો આત્મા કરવું જ જોઈએ કારણ કે આ માલતી યુગની વાણી છે માલકી વાળી હોય ને ત્યારે બુદ્ધિ થાય શું થાય અહીં બુદ્ધિ છે નહીં મારા મારા બિલકુલ સેન્ટ બુદ્ધિ નથી માધ્ધિ મારામાં વલમાં કોઈ હોતું નથી આ અને આ અપવાદ છે તો બધું અજોડ ને અપવાદ બુદ્ધિ બુદ્ધિ ને ખરાબ થઈ ગયેલી ભાઈ એવા માણસ ને આપડે કોઈ એવું કહેવાય નઈ મારા બુદ્ધિ ખરાબ થઈ ગઈ નઈ ખરાબ થઈ ગયું સાંભળ્યું નથી સાંભળ્યું આગળ જે થઈ ગયા તીર્થ બધા બુદ્ધિ ખરાબ થયા પછી કેટલી બરોબર થયા સુધી જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર વાતો તે પૂર્વાનુપૂર્વી નથી એટલે સાંભળેલી વાતો નથી અપૂર્વ છે પૂર્વે ક્યારેય સાંભળ્યું ના હોય વાંચ્યું ના હોય વિચાર્યું ના હોય એવી વાત છે હકીકત વાંચતી તો તમારા કરે અને તમને સર્વ દુઃખો થી મુક્ત કરશે સંસારના સર્વ દુઃખો થી મુક્ત કરશે બાકી રાખવા છે ચિંતા ચિંતા રાખી છે બાકી ચિંતા કરી નાખીશ બધી ચિંતા રાખીશ થોડી વાત કોમ લાગે પછી કોકડા હોય પાર્ટી બાટી મુલા દે પાર્ટી સત્યાવીસ વર્ષ થી મેં ટેન્શન જોયું નથી બસ ટેન્શન જ ભરેલું કેવું શું ભરેલું તું હા સત્યાવીસ વર્ષ પર સુરતના છે બધો તો સાંભળો છો આ તો પસંદ આયા આ દુનિયાનો પણ બનાવતા ભગવાન એવું કોઈ જીવ છે નહીં અને દરેક તમે થયા બધા એન્જિનિયર થયાની છૂટ ખરી નહીં ભગવાન થયા ને છૂટ ત થાય આ વિધાઉટ માય ઇઝ ગોડ જયારે માય જતું જેવું એ પોતે ભગવાન આ પોતે ભગવાન જ છે પણ માય વાગ્યું એટલે જીવ થઈ ગયો શું થયું માય વાગ્યું એટલે માયા થઈ શું થયું માયા થઈ એટલે જીવ થઈ ગયો માયા મારે મારે કાઢી નાખી પણ જેમ છે તેમ તમે સંઘ પાડો ને અને તમારે તેમ માયામાં રહેવાય અને આવું કામ થાય બંને થાય સમજાય ને એકદમ મુશ્કેલીને કંઈ કાઢીઓ ના કાઢ્યું અને આ વિજ્ઞાન પણ એવું કામ કર્યા કરે એવું કામ કરું છું ને નથી કરતો કામ કરીશું ને કેટલા કલાક કામ કરતા રોજ માણસ દર્શન કરે ના મળે કામ થાય મારે પછી થોડું જવું હોય તો બારી પડે કોઈ પણ જીવ દોષિત જ દેખાતો નથી આ વર્લ્ડ માં કોઈ એવો જીવ નથી સાપ કે વાઘ કે હીચું કે અમેરિકન કે કોઈ મને તમને એમ કેમ લાગે છે કુલ ચૌદ કલાક કામ કરું છું પસંદ ના આવ આ જે બોલે છે તે એવું નથી સમજ્યું ને એવું તમે માગો છે આ બોલે છે તે એવું નથી મને તો ઓળખી શકો છીએ તે રૂપ તમે ના થાવી હું તમને ભાઈ આ તક્ષ બધું જોયું બધું જૂઠું નીકળ્યું ખોટી વાત નીકળી તમે તમારું કામ કરો બહુ સારી ભૂતો જોડિયો પહે છોકરા પહેર્યા ને તાર જોયા કરવા ખબર ભાઈ ને ચાર વેચતા પેપિયા ભણી ભણ્યા પછી આપણને ખબર પડે વેચશું કે આપણને ચારે વેદ ઇઝ નોટ ભેદ તમે વાંચ્યા અહીંયા શબ્દ માં હોય ને આત્મા તો અવન્ય અલગ વસ્તુ એ સુક્ષ્મ વસ્તુ આ જગત માં હોય ક્યાં આત્મા પ્રાપ્ત થાય કરોડો કરોડો ઉપાય કરોડો નહીં થાય ધ્વજ વિજ્ઞાની